આપી શકાય નહી એ વાસના વર ને નહીં પરમાત્મા હોય આખા જગત ની લક્ષી એમને આપે પામે આખા જગત ની લક્ષી આપે આખા જગત ની દેખાડે જાત જાત દેવ દેવીઓ દેવીઓ બધું વિષય ના હોય શું વિષય નો વિચાર ના હોય વિષયની ભીખ ના હોય માન ની ભીખ ના હોય કીર્તિ ભીખ ના હોય જયારે હેરા બાધવાની ભીખ ના કોઈ સંસારી ભીખ નથી એને આ પદ પ્રાપ્ત થાય છે કેવી રીતે થવું કેવી રીતે જે રસ્તે હું થયો છું જે રસ્તે હું થયો છું બોલ્યું રસ્તો બન્યો રસ્તા પછી જે રસ્તે હું થયો છું એ રસ્તો હું તમને જ દેખાડી દઉં છું સરળ રસ્તો શું બી તમારે કથાનું ક્યાં રહ્યું અરે બધા કે છે કે અમારે આ મુખમાં જવું છે તો મને કહે તમે દેખાડો તે રસ્તે ચાલીએ તમે કયા યુગ માણસો છો ત્યારે કલયુગ ના માણસુગ ના માણસ ને દેખાડે એવું કર્યા કરીએ કેવું તમે છો ને દ્વારા કર્યા કરે રેતા નો થોડું ઘણું કાચું કરીને પણ છેવટે પણ આ કયુગ તો મનમાં હોય આ વાત વાળી જુદું વર્તન કશું કરવાનું નહીં મારે બધું કરવાનું તમે મોક્ષ બેહો કરવાનું મારે હા તમારે મોક્ષમાં બેહો આ લિફ્ટ માર્ક છે તમે લિફ્ટમાં બેસી જાવ ફક્ત તમારી આજ્ઞા છે કે બાર હાથ પાથ કાઢશો આપણી પાસે સામાન તો બધા બઉ છે એમને મજ પડ્યો છે નિધન છે બધું શું અનંત પ્રકાર ધન છે માલ પડ્યો છે ભગવાન કરતા નથી હા જો ભગવાન જો કરતા હતા બનાવના તો એમને કર્મ બનતા ભગવાન યોજક પણ નથી ભગવાન નિમિત્ત આ જગત કરતા વગર થયું છે કેવું છે કોઈ એ બનાવ્યું નથી આ જગત ગોડ હેઝ નોટ ક્રિએટેડિક સરકો સુંદર રસોઈ બને છે સુંદર રસોઈ બને છે બાર વાગે રાહ જોઈએ અને જમવા બેઠા અડધક ખુલાસ અ સમજે છે છતાંય ત્રુપે છે શું છે ઓવરવાઈઝ પણ છે હું સમજો કરે છે જાય છે છતાંય ત્રુપતી કેમ સમજાતું નથી કેમ સમજાતું નથી આ અને કોઈ ને ગુરુ કરતો નથી કોઈ નઈ નહી તાર લોકો કે બેસવાની આપણે એની પરેજી એની પાસે પાડવી પડે ગમે તેને તું ગુરુ કરો નથી રાખવી જોઈએ પણ ક્યારે એનો દુર્ગુણ ના દેખાવા જોઈએ એ પરેજી જોઈએ મન ના બગડે તો એ ગુરુ તમને બઉ કામ આપશે પછી હોય બાળ હોય એનો માર નથી પણ જીવતો છે ને મૂર્તિ કરતા વધારે હેલ્પ કરશે બોટાવાળા કૃષ્ણ કરતા વધારે હેલ્પ કરશે ભગવાન બેઠેલા જ છે આ બે હું ભગવાન બેઠેલા છે તમે તો બાર જુઓ છો બારના ગુણો ને જેને ભગવાન કહું તે ભગવાન મય છે તું ભગવાન દ્રષ્ટિ કરી નાખી બીજું બારનું ના જોઈશ પેકિંગનું પેકિંગ વસ્તુ જોઈશ નઈ આમાં તમે પેકિંગ ના ડોક્ટર છે માલ ના ડોક્ટર છે હું ત્રિકાળી સત્ય વાળા જવાબ હોય કેવા હોય ત્રિકાળી સત્ય હા કારણ કે જવાબ મળે છે ને માથું દુખે તો શરીર ને દુઃખ થાય છે કેમ અનુભવ થાય એ અનુભવ એનો થાય છે કે દુઃખ જેને થાય છે ને એને એને આ દુઃખો થી મુક્તિ મેળવી છે શું છે આ દુઃખ ગમતા નથી ત્યાં સુધી ઠંડો હોય ખરો હે એવું આત્મા જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આનંદ નો કંદ છે શું છે પછી એનો દુખ અડે શી રીતે જે અડે તે સુખદાયી થઈ જાય તે આનંદમય થઈ જાય તે આનંદમય થાય સ્વાભાવિક અહંકાર થી વચ્ચે અજ્ઞાન થી અહંકાર ઉભો થયો છે શું થયું છે અહંકાર ઉભો થયો અહંકાર નો એ શું કે છે અહંકાર થયો એટલે ભેદ પડ્યો શું થયું હા હવે ફરી પાછું ભેદ મટી જાય ને ભેદ થઇ જાય તો અહંકાર ઉડી જાય કેવી રીતે કરવું મેં કહ્યું કર્યું નહીં થાય તમારા અમે કરી આપીએ તમાર કર્યું છે ને બઉ ખરાબ અસર છે મનમાં બોલીએ નહી એવું નથી વાતાવરણ સુધરે કે નહીં જપ તપ થી વાતાવરણ બધું સુધરે જપ તપ આ જપ તપ પ્રકાર હોય છે કે સ્થુલ હોય છે પછી સુક્ષ્મ દવા છે પદત્રી દવા છે શું પણ એમાં આવે નઈ એટલું બધું એનું ભાઈ યોગ્યતા ક્યાંથી લાવે આ તો સ્થુલ થૂલ માં છે એ પણ એ બધું ઠીંગણા છે શું છે ઠીંગ મારે એટલે નભે એ બધા વેદાંત કે છે કે રાગ દેશ જાય તો તમે મોક્ષ ના દુરવાઝા જાવ કે શું કે છે તેમાંથી રાગદેશ ને અજ્ઞાન છે તેમાં અજ્ઞાન એકલું જાય નઈ તો મોક્ષ ના દરવાજા કહી જાવ પછી રાગદેશ કાઢી નાખજો ભાઈ કારણ કે મોક્ષ ના શાંતિ રે એટલે રાગદેશ આ રાષ્ટ છે શું હવે પેહલું અજ્ઞાન જાય એટલે બધું જાય શું હવે અજ્ઞાન સી ચાર વેર પણ શાસ્ત્રો પછી પોતે શું બોલે છે રડી ઉઠે છે શાસ્ત્રો ચાર વેદ એટલું બધું લડી ઉઠ્યા છે કે ભગવાન ના કહેલા તમે વેદ તમારા દર્શન કલ્યાણ થઈ માણસ તમે આવું બોલો છો તો અમારી સીધે આત્મા અવક્તવ્ય અવર્ણની હોવાથી શબ્દ માં નહીં હોવાથી વેદમાં નથી કે તો પછી અમારે શું આધાર રહ્યો તમારે તમે જ્યાં ના પાડી દેસો તમારો શું છે કોઈ ચીજ ની કમી ના નથી જ્યારે વેદ તારી જશે બધા વાંચ્યા વગર વાંચે વેદ ઇટ સેલ્ફ બેસ્ટ બોલે છે કારણ કે રસ્ત અવર્ણિય છે શબ્દમાં કેમ ઉતરે નિશબ્દ છે આ બધા રસ્તા આગ્રહી રસ્તા કેવા છે આગ્ર કોઈ પણ જાતનો આગ્રહ તો છે રામ કરું તેમ આત્મા નિરાગ્રહી છે ઉત્તર દક્ષિણ જેવો ફેર છે કેવો છે આત્મા નિરાગ્રહી છે આત્મા ખોલવા નીકળ્યા છે તારી વાત કરે છે અને તારી દ્રષ્ટિથી હું આગળ જવું શું કહે ક્યાં બેસી અમે નિરાગ્રહી હોઈએ આ સત્ય આગ્રહ અમે ના કરીએ કારણ કે સત્યત્ય ધ્યાન રાખતા રાખે શું કિલેટિવ આગ્રહ ના હોય રિયલ નો જગત આખું રિલેટિવ સત્યમાં આગ્રહ માનીકળું રિલેટીવ સત્ય વિનાશીત છે શું છે કેવું છે આજે હું તમને કઈક આપવાનો છું તેક્ષર મારા કયા પ્રમાણે કરજો બીજું કશું કરવાનું નથી અમાવું પણ તમારું તમારી આ પ્રિસ્ક્રિપ્શનમાં તમારી બીજી દવા નાખશો નહી આપણે સમજાવું ને જો કયા પ્રમાણે ચાલ્યું બાળક જેવા થઈ જા આજનો દિવસ થાય ના થાય બે દિવસ કલાક ચાર કલાક બાળક જેવા થયા બાળક જેવા શું ભાઈ મેચાર આવ્યા કઈ જતા રહો ગેટ આઉટ ગોટિ સાક્ષાત્કાર કરાવવાનો છે એક કલાક માં સાક્ષાત્કાર કરાવવાનો છે શું છે સાક્ષાત્કાર હા એમાં તમે વિચાર કરો તો શું થાય બધું બગડે તમારો સ્વસન કર્યો જ્ઞાન હમ જે કરવું કરજો શું કેશ બેંક ઓફ જગત ના મનમાં શું આમ છે નાની પાસે તું એવું ના કહી શકું જો તારી આ જાણેલું તને તારી તૃપ્તિ હોય અને ઠોકર વાગે ના વાગે હજુ ઠોકર વાગે નઈ ઠોકર વાગે એટલે અંધારું છે અને અંધારણ તમે અજવારું મારો છો એટલું જ એક પણ ઠોકર ના આવે એનું જ્ઞાન કેવાય કેવું ભગવાન મળ્યા સાક્ષાત અજવાળું મળે એક પણ ઠોકર ના આવે ઠોકરો તો સભામાં છે લાગે ખરી પણ અસર ના થાય એટલે આજના દુકા દાપણ રહે છે જેટલું પોતાનું દાપણ નહીં કરે દાદા ની અમે એમના આજ્ઞામાં જ છીએ અત્યારે શું કહ્યું બધું સવાર માં કમ્પ્લીટ બઉ શું કર્યું તો કાલે સવાર થી મોડું નહીં પછી આથી વધારે શું જોયે ત્યાં સુધી આ દાદા એ તમારો જ આત્મા છે કોક વખત નીકળે આ અપવાદ બાર્ક છે કેવો છે અપવાદ જ્ઞાની તો આ હિન્દુસ્તાનમાં એટલા બધા જ્ઞાની છે એને જ કામ ના લાગ્યું તો આપણને ક્યારે લાગશે પોપટ થઈ ગયેલા છે શું આપણે સમજ માં આવ્યું વેદાંત ના જ્ઞાની હોય અને વેદાંત આકર્ષણ થાય જય નું આકર્ષણ ના થાય બે સાચી વાત નથી હા જૈન હોવું જોઈએ કેવું બધી કોમને આકર્ષણ હોય એનું નામ જ્ઞાન કહેવાય શું કેવાય જો મતભેદ જો મતભેદ નો સ્વભાવ ઉડી જાય કેવું મતભેદ આખી જગત મતભેદ થી જ મુજયું છે શું છે ખબર પડે ને આ નિષ્પક્ષપાતી છે કેવું છે નિષ્પક્ષપાત જાત નો જૈન પક્ષપાત વિધાંત પક્ષપાત કોઈ પક્ષપાત નહી પરમાત્મા પક્ષપાત છે બીજો કોઈ પક્ષપાત અને તે આ વાત તો અહીં એકલા મંજૂર કરે નઈ જ્ઞાની વાત તો ફોર સાયન્ટિસ્ટ ને એક એક માણસ કબૂલ કરવી પડે એનું નામ જ્ઞાની કહેવાય જ્ઞાની આપડે તમે તેમ માની બે ને રસ્તાના શાસ્ત્ર નું જ્ઞાન ચડતો એમાં શું દાડો કર્યો જ્ઞાની તો પરમાત્મા થયેલો છે શું છે મતભેદ ઉઠાવવાનું મન થાય છે બ્રાહ્મણ છો પણ ઉઠાવવાનું મન થાય છે તમે કેટલા મતભેદ પાડીએ આમ બ્રાહ્મણ છો ને તમે પણ મતભેદ પાડવાનું મન થાય છે આ બધા જૈન છે તમને મતભેદ પાડવાનું મન થાય મતભેદ પાડવાનું મન જ ના થાય અને જવા પાક્ષિક વાણી છે પાક્ષી પક્ષપાતી બિનપક્ષપાતી ના એટલે પાક્ષિક વાણી છે ને ત્યાં સુધી કશું ચાલે વેદાંત પક્ષ એકલી વાણી હોય તો ચાલે સમજ પડે વેદાંત માં ઉપરી થયેલો નથી વેદાંત જ મુજાયા કરે છે શું છે હજુ વેદાંતમાં હજુ સમજ્યો કોઈ દાડો જ્ઞાની કોણ એમ કહેવાય કોઈ દાડો તમને એ મારા જપ્તા નહીં દેખાય એટલે મારા જપ્તું હોય તો તું હજુ ફોર્થમાં કીધો ગણો છું હજુ તું મેટ્રિકમાં આવ્યો શી રીતે અને આ તો જ્ઞાની તો કોલેજ ની ઉપર થઈને આગળ સંપૂર્ણ દશા બેઠા છે આખો દાડો તો તું હજુ કોલેજ ના ફર્સ્ટ ઇયર છું શું છે જ્ઞાની ને કશું પુસ્તક ના હોય માળા ના હોય કશું ના હોય જ્યાં માળા હોતી લાકડાની માળા જ્ઞાની ફેરવે અને જ્ઞાની કહેવાય તારા આપણે શું કેવાયે ના એ લાકડાની માળા ફેરવું જ્ઞાની કહેવાય મારું કલ્યાણ ક્યારે થવાનું તું લાકડા જ માળા પાછું ભગવાન છે ભગવાને કહ્યું કે જીવ સિંધ ને સોચ ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે શું ફરવું જોઈએ કેમ ના ફરે પણ હમાવી શિર થાય આટલા બધા પોલ હોય પોલ પોલ હોય હમાવી કોણ થઈ શકે હવે હમા થઈ ને લીધેલું છે આ બધું શું લોકો ને લોકો ને મૂર્તિ દેખતા શ્રદ્ધા બેસી જાય મૂર્તિ દેખતા જ શ્રદ્ધા બેસી જાય શું આપડે દેખતા શ્રદ્ધા બે જાય એ અંદર કેવું ચોખ્ખું હોય એ લોક પૂજ્ય કેવાય શું એવું કોક ફરો કોક અવતાર એવો હોય કે લોક પૂજ્ય હોય શું કહ્યું પણ કહીએ છીએ આ કાળમાં આમ લોક પૂજ્ય કોને કહીએ છીએ કે જેને લોક નિંદે નથી તે લોક પૂજ્ય ગણીયે છીએ શું કહ્યું કોને એટલું પરીક્ષા ઉતારી નાખી નીચે પડી જાય જે લોક નિંદે નથી કોઈની નિંદામાં આવતો નથી કરવી મેિસ્ટ એ બાજુ એ કબૂલ કરે તો સાચી વાત જો સાયન્ટિસ્ટ કબૂલ ના કરે નાની લાખ ખોટી છે શું કહ્યું પડે ને આ સાયન્ટિસ્ટ મગજ કેવાય નિષ્પક્ષપાતી હોય કેવા હોય નિષ્પક્ષપાતી માણસ જો દરેક માણસ કબૂલ કરવું જ જોઈએ નહીં તો વાત જ ખોટી અને દરેક ધર્મ વારે કબૂલ કરવું જોઈએ એક ધર્મ એક ધર્મ થઈ બેઠો તો સ્ટેન્ડર્ડ જ્ઞાની કહેવાય નાખવા લાગે મોક ના થાય તારા બાબત સ્ટેન્ડર્ડ જ્ઞાની કહેવાય આઉટ ઓફ સ્ટેન્ડર્ડ હોવું જોઈએ આખો હોલ બ્રહ્મ માટે જ્ઞાન હોવું જોઈએ કેવું હોવું જોઈએ સમાધાન થવું જોઈએ જ્ઞાન જ્ઞાની નહિ ગમે તે આવે મુસ્લિમ આવે ગમે ત્યાં આવે એનું કુરાન નું પૂછે તો બધું સમાધાન થવું જોઈએ નહી તો એવા જ્ઞાની તો બધા બહુ મજા છે એનું ઠેકાણું ના પડ્યું કે આપડે સ્ટેન્ડર્ડ કેવું પડે કારણ કે ખોટું દેખાય આ કાળમાં કરી છે એટલી ઓછી છે આ કાળમાં આટલી મહેનત કરી છે આપડે માન આપવું જોઈએ ને ઉતારી ના પડે આપણાથી કોઈ શું કહે પણ જે લોકો આમાં ફસાઈ ગયા છે અવતારો બગાડી રહ્યા છે ગાની મળવા જોઈએ બદલવા માટે તમને કેટલા તમારા પુણ્ય છે ત્યારે ભેગા થયા તમને કેટલા દ્વારા વિચાર આવ્યો હતો મહિનાથી વિચાર ગુમાયો હતો જો ના કરે તો ખોટી વાત છે શું કહ્યું પડેલા લોકો તો એક્સેપ્ટ કરે જ નહીં કોઈ માણસ નિષ્પક્ષપાતી હોવો જોઈએ કેવું જયારે સાચું વાત સમજવાનો ભૂમિકાવાળો હોવો જોઈએ કેવું જેને સાચું સમજવું છે તેને નિષ્પક્ષપાતી પણ હોય કેવું ભાઈ સાચું સમજવાના કામી આખી દુનિયામાં મેં એક જ પુરુષ રાથી કામી છીએ સમજવાના કામી શબ્દ સમજ્યા તમે સમજ્યા છો તમે કામી મને છોડે નઈ એક મિનિટ ના છોડે હું સમજ કામી લાગે છે તેનો કામી છે સાચું સમજવાનું કામી એક મિનિટ ના છોડે અને ઘેર જવું પડે નઈ તે મરણ તોડ લાગ્યા કરે બરો આ ઉપાધિ છું આવીને આ મર્યાદ ના હવે આ ચો ઉપાધિ આવી મરવા જેવું લાગ્યા કરે